अंजलि कर्ण नापावी कारण अंजलि आप कर्ण शक न्याय आपस महाभारत अद्भुत है मैंने रायण की चौपाईओं में महाभारत देखाय पकड़ाया कर રામાયણ ની બે ચોપાય હોય ને એની ખાલી જગ્યામાં ક્યારેક ઉપનિષદો દેખાય અને ક્યારેક મહાભારતના મહાભારત આપણને બધા સારા જ લાગે છે પણ અંદર ઉતરીએ તો બહુ વખાણ જેવા નથી એમાં ઘણા સારા સારા નામો આવી અને ઘણા આપણને એમ જ લાગે કે આમ જ છે પણ છતાંય એને ચરણ સ્પર્શ કરવો પડે એવા મહાભારત અને મહાભારતે કહી દીધું ને કે નદીનું મૂળ ને કોઈનું કુલ ને એ બધું એ વાત સાચી છે કોઈના કુલ મેળો જ ખાતો નહી પ્રકરણો મહાભારત ઉભા થયા બધા ના મસ્તક નીચા નમી ગયા ઓહો ભીષ્મો પગે લાગે બાબુ આપડે સાધુડાઓ માં એવું થતું ખબર પડે કે કોઈ સાધુ ની સમાધિ છે સાધુડા ખબર પડે થી પોતાનું કામકાજ મૂકી મૂકી ની ગામ હોય કોઈ સમાધિ ભીષ્મ મહાનિર્વાણ માં જઈ રહ્યા છે કૃષ્ણ ની ઉપસ્થિતિ મૃત્યુ તો તમે જુઓ હા શું માંડવો રોપાણો છે શું વરઘોડે ચડ્યો છે ભીષ્મ બાણ ના ઘોડા ઉપર ચડેલો આ વરરાજો આજે નીકળ્યો ત્રાજવું લઈને ઉભેલો કનૈયો હા જરાય આંગથી આંગ ન થયો રાજવાના એકલાનો આવો નિર્ણાયક તત્વ પરમ સત્તા ચહેરા ઉપર થોડીક પીડા શરીરમાં દર્દ કશક લેતો એ વયો વૃદ્ધ ષ કૃષ્ણ ની સ્તુતિ કરતા એમ કહે હે ગોવિંદ પણ વિપત્તિ એક વેદના લઈને જાઓ છો શું મારી દીકરી કુવારી છે અને જ્યાં મારી દીકરી કુંવારી આ શ્રમ્મો વિશ્વના મુખમાંથી દીકરા ઉપસ્થિત સમુદાય ના નીચે જળી ગયા ત્યાં બાભા એ સુધી આપણે ધોખા ના આ પરમચારી માણસ અને અત્યારે કોઈ દીકરી છે તમારી કઈ દીકરી દાદા હા ગોવિંદ વંદુ તારી માં તારી જનની પ્રણામ કરું હે ગંગાના જાયા હે સૂર્ય હે હે ગંગાના દીકરા હે ભ મારા ભીષ્મ ને ક્યારે હું દોડે લગાડું આમ ગંગા ને કરા ના નીકળાય તો આમ સૂર્યનારાયણ પડદા નો આકાશ માં વાદળાઓ ને તોડીને આમ પોતાની કિરણો જાણે પોતાના દીકરાની પીઠ ઉપર સૂર્ય હાથ ફેરવતો આવી દાદા તમારે દીકરી મારા લગ્ન ક્યાં થયા મારે એક દીકરી છે આટલી ઉંમર થઈ ગઈ પણ પરણાવી નથી શક્યો હે ગોવિંદ તારી રાહ જોતો હતો મારા બાપ કોણ દીકરી અને કોણ ઉરતીઓ ભલે ખોટું ન લાગે તો કહું તું આમે ક્યાંય કાયદેસર પડ્યો નથી તારા એકે લગ્ન કૃષ્ણના વરઘોડો ચડ્યો એવા તું બહુ ઓછા થાયદેસર લગ્ન લખાણા ઢોલ વાગ્યા એવું તો નહીં ગમે ત્યાં ઉપાડ્યું છે પણ એને છૂટ છે બાળ સર્વ લોક મહેશ ભક્તો ની આગળ ગુલામ થઈ જાય નહી દુનિયામાં જેટલા જેટલા લોકો થયા સર્વ સત્તાધીશો સર્મુખ ત્યાર બની ગયા કોઈ સંગીત ખાન કોઈ નાદીર કોઈ એડોલ્ફ હિટલર કોઈ જોસેફ સ્ટાલિન મુસોલીની ગજની નાદીર શાહ સત્તાધીશો જ્યારે ભારતના ઋષિઓએ આંતરડાઉ ની માળા કડી કરીને એમાં બેઠું વાળી ને જેની માળા ફેરવી એ જે પરમાત્માનું રૂપ ભારતીય દર્શન છે સર્વ સત્તાધીશ હોવા છતાં શ્રીમદ રાજ્રજી ને કહાતી છે જે તમારી કરુણા ની આગળ તમારી ઈચ્છા પ્રમાણે પ્રગટ થાય એવી અભિવ્યક્તિ કરે શ્રીમદ રાજમ શબરી ના એઠા બોરખાય આપણો કનૈયો હાલો ને વિદુર ઘેર જાય વિદુર ને ઘેરે જઈને ભાજી ખાય અંતર ઉજળા જોવાય જાતું જોવા જઈએ ને તો મહાભારતમાં જેટલા મોટા મોટા પાત્રો છે રામાયણમાં પુરાણોમાં બહુ જોવા જવાનું જરૂર નથી કુંભજ ઘટ નો પુત્ર સત્યકામ વિધવાનો દીકરો વિશ્વામિત્ર ગાંધી નો દીકરો કે બધાનો જન્મ તો એવી જ રીતે છે પણ પોતાના કર્તવ્ય પોતાનું ભજન અને પોતાના સાધનોથી એ ઋષિ તરીકે પંકાયા બાકી આ જેટલા ગણાવું જાવે તો કેટલા ગણાવી શકું એના મૂળના ઇતિહાસમાં તમે જાઓ મારો હરિ ભક્ત પરાધીન છે પ્રહલાદ એમ કઈક થાંભલા માંથી નીકળતો થાંભલા બદલી નીકળે હા તમે જુઓ તો રમત તો જુઓ ખેલતો જુઓ આનું નામ રામ બે રમત રમાડે રામ સુ દર્શન છે સર્વ સત્તાધીશ સર્વલોક મહેશ્વર મોર પીસવાળો હા હા ગોવિંદુ નામ આ બધાના મન નું સમાધાન થાય દાદા જલ્દી બોલો બધાના મનમાં તકલીફ શરૂ થઈ જાય વિષ્ણુ દાદા એ કીધું મારી દીકરી નામ બુદ્ધિ છે મતી મારી બુદ્ધિ છે અત્યાર સુધી મેં મારી બુદ્ધિ કોઈને પરણાવી નથી કુવારી હે નટવર હે વર મારી દીકરીને તું પરણી આજુ કન્યા રીતિમતી રૂપ કલ્પિતા હિતૃષ્ણા મારી જે બુદ્ધિરૂપી દીકરી કુમારી અને કેવો માણસ હશે આ માણસ ની તમે દાગો હશે જેને બુદ્ધિ રૂપી દીકરીને આમ કુમારી રાખી આખી જિંદગી માં સાથે બુદ્ધિ ને લેપિત નથી અખંડ રાખી સંસારના કોઈ વિષયોમાં જેની બુદ્ધિ કઈ કબીર સાહેબ એ વાત કરે કે બુદ્ધિ રૂપી દીકરીને ઘરમાં રાખ કૃષ્ણને પરણાવો હરિને પરણાવો ખાય ગાયના વાછરડાનું માંસ ખાવું કબીર સાહેબ કહે શરૂ કરતા નહી ભક્ષણ થાય નહીં ગાયના વાછરડા વાત કબીર સાહેબ કરે નહીં પણ બચ્છ અર્થ થાય છે ભાવ રામાયણમાં અર્થ વચ્ચનો ભાવ તમે ભાવને ખાવ ભાવના ભોગતા બનો કવિર કહે એક એકબીજાના પ્રેમના ભોગતા બનો કરુણાના ભોગતા બનો ભાવ ખાવ પદાર્થ નહી આપણે કઈ ગુજરાતી ભગવાન ભાવ ઉપનિષદો એ સ્પષ્ટ આજ્ઞા કરી છે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ સ્મૃતિ લંભે સર્વગ્રંથિના વિપ્રમોક્ષ જેનો આહાર શુદ્ધ હશે એનું અંતઃકરણ શુદ્ધ હશે દેશનો ઋષિ કહે સત્વ શુદ્ધિ સત્વકરણ જેનો આહાર સુંદર સારો સાત્વિક એનું અંતઃકરણ શુદ્ધ અને જેનું અંતઃકરણ શુદ્ધ હશે એની સ્મૃતિ ધ્રુવ નિશ્ચિત સર્વગ્રંથી વિપ્રમો છે ગાંઠો છૂટી જશે આ બધું શું કામ છે ગાંઠો છૂટી જાય એટલા માટે જ આ પ્રયાસો છે આ ગાંઠો પડી ગઈ છે ભાગવતની કથા સાત કાતણીનો પેલો વાંસ હોય ગાંઠ વાળો એ પછી એક એક કાતળી તૂટી જાય આ ગાંઠો છોડવા માટે છે કારણ કે ગાંઠો બહુ પડી જાય આ વ્યાસગાદી છે અહીંથી એક ધાગો લઈ અને આ પંખા સુધી એક ધાગો દોરો લાંબો કરવું પછી એમાં તમે નાની નાની ગાંઠો પાડો તો નાની નાની પાડો તોય એ દોરો ટૂંકો થઈ જાય એમ જીવનમાં જયારે ગાંઠો પડે છે ત્યારે જિંદગાની ટૂંકી થતી જાય ગાંઠો છોડી નાખો ગ્રંથ ગ્રંથિ આ ગ્રંથ નામ જે ગ્રંથિઓને તોડી નાખે નાની નાની વાતમાં ગાંઠું પડે છે પત્ની કઈક બોલીને ગાંઠ પડી ગઈ પતિ કઈક બોલ્યો પત્ની ગાંઠ પડી ગઈ બાપે દીકરા ગાંઠ વાળી લીધી દીકરો કઈક બોલ્યો બાપે ગાંઠ વાળી લીધી શિક્ષક કઈક બોલો વિદ્યાર્થી કાંક જ્યાં સુધી ત્યાં ગાંઠું જ વળે છે અરે આપણે ગાડીમાં જાતો બીજો ઓવરટેક કરે તોય ગાંઠ પડી જાય લે લે તોય ગાંઠ પડે વાત વાતમાં ગાંઠ પડે છે માણસ એક જૈન સાધુ ની વાત હતી એની સરસ વાત મને લાગી એને દોરાને ગુંચવો નહીં દોરાને ગૂંથી લેવો દોરાને ગુંચવી નાખે સંસારી દોરા ગાંઠો કાઢી એને ગૂંથી નાખે સાધક એનું સ્વેટર બનાવી લઈ સિદ્ધ અને વખત આવે એ સ્વેટર એવું લેવું કબીર સાહેબ કોઈ ઓઢાડી દે એનું નામ શુદ્ધ સિદ્ધ પછી નંબર શુદ્ધ ગૂંચવા આપણે બધા સંસારીઓ ગુંચવા કરીએ કઈ કારણ વગર પણ નાખે એ સાધક ગોથી કાશી ના બજારમાં કોઈ ગ્રાહક મળે જીજ્ઞાસુ મળે તો લે તને આપી દો એનું નામ શુદ્ધ up Monday. રામચરિત માન રામાયણ અષ્ટિમાં નથી માનતી અષ્ટુદ્ધિ માં માને એ રામચરિત માણસ નું સિદ્ધિ નહીં સિદ્ધિ પ્રાપ્ત કરનારા એ તો कोड़ा है बीजा ने पड़िया है दाखलाओ पर नकशित शुद्ध हो आमर मिल भजती थी परमनाथ मैं गरवा देवांगी माहो दीदार कर जरा देवकी के प्रतापे हमर माहो दीदार भवतो रे शरण સ્મૃતિ મજબૂત એની બધી ગાંઠો છૂટી જાય એને જ મહાપુરુષો મોક્ષ કહે છે મોક્ષ અર્થ શંકરાચાર્ય ભગવાનને કોઈ પૂછવું મોક્ષ એટલે શું આદિશંકર ભગવાન ભાષ્યકાર સરળ અને સટીક અર્થ મોક્ષ નો મોક્ષ એટલે શંકરાચાર્ય જેનો મોહ ક્ષય થાય એ જે કપડામાં હોય એ કપડામાં એનો મોક્ષ મોહ ક્ષય એનું નામ મોક્ષ કોઈ પણ કપડામાં કોઈ પણ દેશમાં કોઈ પણ વર્ણમાં કોઈ પણ જાતમાં ગમે ત્યારે માણસ મોહનો ક્ષય થવો જોઈએ ગ્રંથિયો છૂટે એટલે વિપ્રમોક્ષ ગાયના વાછરડા ને ખાવ એટલે કે ભાવને ખાવ ખાવના ભોગતા માંસ ભક્ષણ નહીં અભક્ષ ભક્ષ નહીં અભક્ષ ભક્ષણ થી અંતઃકરણ વિકૃત બને આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ તો બ્રાહ્મણ હતી બ્રાહ્મણ ને મારી નાખો કબીર સાહેબ બ્રાહ્મણ ને મારી નાખવાની વાત કરે એક તો પંડિતોની સાથે એને તકલીફ કાશીમાં રહેતી જ નહીં એમાં એમ કઈ કે નહીં બ્રાહ્મણ ને મારી નાખો તું તો વધારે જ તકલીફ થાય પણ એને ખુલ્લું કીધું બ્રાહ્મણ ને મારી નાખો બ્રાહ્મણ ને મારો એટલે બ્રાહ્મણ ને નહીં બ્રાહ્મણ તો પૂચ છે અમારે ગોસ્વામીજી કેટલી વંદના કરે છે પ્રણવ પ્રથ તો બ્રાહ્મણને મારવા એટલે બ્રાહ્મણ દેવતાને નહીં સમસ્યાઓ નાશ કરવા માટે બ્રાહ્મણને મારવું એટલે વાદ વિવાદ ને મારી નાખો વિતંડાવાદને મારી નાખો એ વખતે ખૂબ વાદ વિવાદ ચાલતો કાશીમાં એટલે એ સ્થિતિને લક્ષ્યમાં રાખીને કહ્યું કે ભાઈ જગતમાં સંવાદની જરૂર છે વિતંડાવાદ ની જરૂર નથી જ્યાં વિતડાવાદ હોય એને કાપી ના એમાંથી બહાર નીકળતા બહુ પડવું નહીં બહુ ખુલાસા માં પડવું નહીં હરિભજા કરવું જેને ભજન કરવું હોય જેને અધ્યાત્મ જીવનને અખંડ પાર કરવું હોય એને તુલસીદાસજીએ ના પાડી દીધી ઉદાસી ને ગોસાઇ ખલ પરીહરિય સ્વાનકી શું મગજમાં લેવું મારા બાપ અજ્ઞાની ના હોતા નો હોય શ્રદ્ધા સંશય કુછ જ્ઞાન કા મારો એટલે કે એને ત્યજો એનાથી દૂર રહો વાદ વિવાદ ને પંડિત વાદ વદંતી જૂઠા કબીર સાહેબ ના શબ્દો છે કે એમાં પડવું તો બ્રાહ્મણ મારવા એટલે બ્રાહ્મણને નહીં પણ વાદ વિવાદ અને છેલ્લે મદપાન કરી મદ પીવો મધ એટલે શરાબ પીવાનું થોડું કબીર સાહેબ કહે મદ એટલે તમારા ગુરુએ અનુભવ કરીને તમને જે આત્મસાત કરાવ્યું હોય એ અનુભૂતિને પેધા કરો એના ઘોટળા પેધા શરાબ નહી ગુરુ નાનક દેવ જી જે અર્થમાં શરાબની પરિભાષા કરે એ અર્થમાં નામ ખુમારી નાનકા ચઢી રહે દિન પીવો સાહેબ બંદગી પીવો હરી નામ પીવો જે નામ લો કોઈ દાસ ગાદી ને કોઈ સવાલ નથી જેમાં તમારી રુચિઓ હોય એને પુકારો વારે ફકીરાકીરા કભી તો ચારે ચના ચબેના કભી તો ચારે ચના ચબેના કભી લપટા લે ખીરા કભી લપટા લે ખીરાજ ફકીરાજ ફકરા કભી તો સાલ દુશાલા કબી તો કબી તો શાલ દુશાલા કબી તો કભી ગુદડી ફટિયા નિરાદી કભી ગુદડી ફટિયા કભી ગુદડી ફટિયા મોજ ફકીરજ ફકીર કભી તો સોવે રાજમહેલ મેં કભી તો તો સોરે રાજ કભી તો રેજ ફકી ફીરાહારે ફકીર ફી સિ ધર્મ કે ટ્રેડિશન હૈ પરંપરા જો કોઈ ગુરુબાણી કે શબ્દ બોલે જાય તો આપણા સરંચ લીયા જાય જહા તક સંભવ હો આપી કોશિશ કરીએ થોડી ક્ષણો માટે આમ થવું જોઈએ કે કથા નો મંડપ નથી ગુરુ દ્વારા મેં બેઠા છીએ આપ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 グルはえグルはえグルはえグルはえグルはグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルはえグルは <Młość> ભગતા સદા વિદાસ ભક્ chaba el guarde el guardo વાગુરુજી કા ખસાહે કા ખસા વાગુરુજી કા ખસા ગમ નો મદીરાનો પ્યાલો પીજો ગુરુની મસ્તી પીવાની વાત કબીર સાહેબ કહે બ્રાહ્મણ હતી મદપાન કરે સો અમરાપુર જાય સદગુરુઓની આચાર્યો ની જે આપણા મહાપુરુષો થયા એની જે મસ્તી એની જે અનુભૂતિ એને જે પીવે એ અમરાપુરમાં જાય तो एक न छे सुग्रीव कहे रघुवीर चरणरात्याहारीर मे ममता लगी गई सबकर ममता बटोरी महान ज्ञानी गुणज्ञ है एम सुग्रीव कहे are right. here right. right. right. છેલ્લો માણસ એ પ્રભુના ચરણ છે અને એ ચરણમાં અનુરાગ તરે એ જ બળભાગી એ જ ગુણ્ય આવે मार्गदर्शन लूत्रात्मक सिद्धांतों स्वीकारी आज्ञा प्राप्त करी मस्तक नमावी कर स्मरण करता करता आगे गोस्वामी जी आया પાછળ કેમ રહ્યા હનુમાનજી એ બહુ સરસ જવાબ આપ્યો કે આગળ રહેવું કે પાછળ રહેવું એ મારા માટે મહત્વનું નથી મારા માટે મારા પ્રભુનું કામ મહત્વનું છે પાછળ રહીને કામ થતું હોય તો પાછળ કોઈ પણ જીવન કાર્યમાં આગળ ને પાછળનો ભેદ ભૂલવો કામ થવું જોઈએ હનુમાનજી એ પ્રણામ કોઈએ કહ્યું કે ઠીક છે આ તર્ક મગજમાં તો ઉતરે છે પણ હજી કોઈ બીજો તર્ક श्री हनुमान जी बीजो अर्थ करो कि हूँ पाच एट रहू छु कि भगवान कार्य करता करता ते जो निरुत्साही थो धीरज गुमशो तो पाचड़ीश तो अमने धक्को दीदा कर चरे वेहती चरे वेहती आगे बदो आगो गति करो अथवा तो पवन पाचड़ सारो पवन सामो हो सारो नहीं पाचड़ी पवन हो गति तेज होम गति तेज थे पड़ छ સૌથી છેલ્લે પ્રણામ કર્યા છે એના કરતા રાહ જુઓ એ આપણને બોલાવે કે તું આ કારણ કે પ્રભુએ જોયું કાર્ય હનુમાનથી થશે નિકટ બોલાવે નિકટ એટલે એકાબીજાના શ્વાસ અથડાય એટલો નજીક લીધો હા જ પ્રભુ પર હાથ મૂક્યો તુલસીદાસ કહે છે કે ભગવાનનો હાથ કોઈના મસ્તક ઉપર આવે એટલે એને ત્રણ ફાયદા ભગવાનના કરાયા ત્રણ પ્રમાણો તાપ પાપ અને માયાને મટાવી દે આ ત્રણ વસ્તુ હરી જેના મસ્તક ઉપર શ્રી હરિનો હાથ એના પાપ જાય એને તાપ ન લાગે એનું માયાવી પણ નષ્ટ થાય માયા એને કઈ કરી ન શકે હનુમાનજી ના મસ્તક ઉપર પ્રભુ નો હાથ રહ્યો આખી લંકા બળી હનુમાનજી ને તાપ ન લાગ્યો પોતાનું પૂછ સળગે આખી લંકા ચારે બાજુ ઉલટ લંકા સળગે હનુમાનજી ને તાપ ને લાગ્યો હનુમાનજી ને તરસ ને લાગ્યો હનુમાનજી ને તડકો ન લાગ્યો ઠાકુર નો હાથ હનુમાનજી ને પાપ ન લાગ્યો આટલા રાક્ષસો ને માર્યા એમાં જેટલા પાપીઓ હતા એ તો મર્યા પણ ઘણા નિર્દોષ એ મરી ગયા ઘણા મરી ગયા નિર્દોષ બાળકો મરી ગયા છે સળગાયું એમાં હવે એ બધું કોઈનું ગામ સળગાવી દેવું કોઈ નિર્દોષનાથજીના હાથ ને લીધે એ પાપ એને લાગ્યું નહીં પાપ હટ્યું કેટલા કેટલા ઇન્દ્રજી માયા કરી માયાવી બની કેટલો ઇન્દ્રજીત એને ફસાવવાની કોશિશ કરે પણ જીતીને જાય પ્રભંજન જયા એની માયા એને લાગુ ન થાય જેના ઉપર શ્રી હરિનો હાથ એને પાપ નથી એને તાપ નથી એને માયા નથી એ હાથ આજ હનુમાન નમસ્તે निजन जा हनुमान जी ने हाथी मुद्रिका समर्पित कर हनुमान जी धन्य बना से अति आनंद में आया गोस्वामी जी लखे से लखे Allah ye ye Allah Allahu Jannat Sultan No, no, no, no. મારું બળ અને વિરહ ચર્ચા કરજો જાનકી તું પાછો આવજે ગોસ્વામીજી કહે પ્રભુ બધું અંતર કેવલ રાજનીતિ નો નિર્વાહ કરે છે હું જો કહી દઉં કે જાનકી ત્યાં બેઠા છે આમ બધું કહી દઉં તો લીલા આગળ નહીં વધે અને રાજનીતિને સુરતતા રાખી રહ્યા છે બાકી ભગવાન બધું સમજતા a kar sab a kar raj neeti ra kar sundar a kar na raj neeti ra बुद्धिपूर्वक धर्म ने स्वीक कर्म में जेनी कुशलता जाए वचनों ना मर्मने जे समझी सके यगवत कार्य ने ठीक थी करी शके। जे कायर न बने जेना हृदय में दुर्बलता न आवे, जे पोता ना विकारों माते परंतप सिद्ध थाय युवानी मुद्रिका प्राप्त करे एने प्रभु मुद्रिका ने योग्य एने भगवान राम नाम द्वारा दीक्षित करे हरी नाम स्वयं हरिए आप शास्त्र में नाम लिए, कोई सदगुरु अपन मंत्र आपे પણ સાક્ષાત શ્રી હરિમંત્ર આપે એ કેટલું મોટું સદભાગ્યુદ્રિકા રામ નામ ની લઈ હનુમાનજી મહારાજ સુધી મુદ્રિકા એટલે હરિનામ મુદ્રિકા એટલે રામ હનુમંત નાટકમાં તો એમ લખ્યું છે સ્વર્ણસ્ય સ્વર્ણસ્ય સ્વર્ણસ્ય ત્રિસ્ય કરી નાખ્યું મુદ્રી સ્વર્ણ સોનાની મુદ્દ્રી બંને અક્ષરો સુવર્ણ રા અને મર્ણ વિરાજ હતું એ સુંદર વર્ણ અને મુદ્રિકા પ્રભુએ ભગવાન પણ સુવર્ણ છે ભગવાન સુંદર છે રંગબલે કાળો છે પણ સુંદર છે અને બીજા સુવર્ણ શ્રી હનુમાનજી મહારાજ હેમ શૈલાકી એ પણ સુંદર એ ત્રણ વખત શબ્દ ને દોહરાવીને ત્રિસત્ય કરીને મુદ્રિકા શ્રી હનુમાન તો એના રામ નામ પર અર્થ થાય છે તો રામ નામનો મંત્ર લઈ અને યુવાન રામ કાર્ય માટે નીકળે એકલું રામ નામ જપીશું અને રામ કાર્ય નહીં કરી તો પણ ઠીક નહીં અને કેવલ રામ કામ જ ને રામ નામ નહીં જપીયે તો પણ ઠીક નહીં પદ નિર્વાહ કરવો જ રહ્યો વિભીષણને જયારે હનુમાનજી મળ્યા ત્યારે ચર્ચા છે બંને મળ્યા ભેટા બધી વાત થઈ એકાબીજાનો પરિચય અપાયો અપાયો ત્યારે વિભીષણ એમ બોલ્યા કે હનુમાનજી તમારા મિલન પછી હવે મને એક વસ્તુની ખાતરી થઈ ગઈ શું કે ભગવાને મારા ઉપર કૃપા કરી ભગવાનની કૃપા દેહ ધારણ કરીને મારે ત્યાં પધરામણી કરી છે હનુમાનજી એ તુરંત પ્રશ્ન પૂછ્યો કે ભગવાને તારા ઉપર કૃપા કરી એ તું કેમ નિર્ણય કરી લે છે ભગવાન ને તું જોયા છે કહે નહી સપનામાં ક્યારે આવ્યા છે રઘુનાથજી કહે નહી એના સ્વભાવથી તું જાણે પરિચિત છો બોલે નહી પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે હું ભગવાનની સાથે સતત રહું છું હું ભગવાનને જાણતો હોઈશ કે કેમ હા ભગવાનના સ્વભાવથી હું પરિચિત હોઈશ કે કેમ વિભીષણ કહેવાય સવાલ જ નહીં આપતો એના નીચ છો તો ભગવાનનો પરિચય ભગવાનનો સ્વભાવ હું આપી શકું તું ના આપી શકે મતલબ કે ભગવાન તું કહે છે કે ભગવાને મારા ઉપર કૃપા કરી પણ વિભીષણ ભગવાન કોના ઉપર કૃપા કરે એનો નિર્ણય હું આપી શકું તું ન બોલી શકે તું એમને માની લે કૃપા કરી આપ કહેવા શું માંગો છો હું એ કહેવા માંગુ છું કે તારા જેવા ઉપર ભગવાન કોઈ દિવસ કૃપા કરે જ નહીં વિભીષણ દુઃખી થઈ ગયું કે મહારાજ આપ શું કહો છો મેં મારી દિવાલ ઉપર રામ રામ લખ્યું છે આંગણામાં તુલસી છે મંદિર છે રામ રામ રટ્યા કરું છું ડરતા ડરતા અને રામ મારા ઉપર કૃપા નહીં કરે અને રામે કૃપા કરી હોય તો તમારા જેવા સંત મને મળે તો કૃપા કેમ નહીં બોલે તારા જેવા ઉપર રામ કૃપા કરશે જ નહીં કારણ હનુમાનજી એ બહુ ક્રાંતિકારી બતાવી के तारा जीवाम कृपा नहीं करे कारण के तु राम नाम ले विभीषण के जे राम नाम तू उच्चारे छे, एज राम जानकी तारो मोटो भाई अपहरण कर અને એ રાવણના દરબારમાં તું એક મહત્વનું મંત્રી પદ ભોગવે છે રામ રામ રટે અને રામની સંસ્કૃતિ લૂંટાય રામની શાંતિ જોખમાય રામની સભ્યતાનું કોઈ અપહરણ કરે અને તું એ સભાનો એક અધિકારી મંત્રી હોવા છતાંય તું ક્યારેય બળવો ન કરે રામ કાર્ય માટે તું ક્યારેય ક્રાંતિ ન કરે ખાલી રામ રામ તું રીતે કરે તારા જેવા ઉપર રામ કૃપાને કરી શકાય બહુ જ મહત્વનું ઉદઘાટન હનુમાનજી મહારાજ વિભીષણ કરે આજના દેશ કાળ પ્રમાણે જેવા ઉપર કૃપા થઈ શકે જ નહીં નામ લે છે રામ કામ નથી કરતો વિભીષણ પોતાની ભૂલ સમજાય હનુમાનજી કહ્યું તું ક્યારેય રાવણને તું બળવો ન કરે ચાલુ તું દબાય છે ન બોલે બરાબર પણ તું ક્યારેક અશોક વાટિકામાં જઈને મા જાનકીને મળત તો સારું લાગત કે સંકલ્પ કર્યો વિભીષણ કે આજે તમે મને ગુરુ બોધ આપ્યો અને આજથી હું સંકલ્પ કરું છું કે હવેથી રામ નામની સાથે હું રામ કામ પણ કરીશ હવે રાવણ ની સભા ભરાશે એમાં હું પેલો ધડાકો કરીશ કે જાનકી ને પાછા આપી દઉં અન્યાય છે આ નથી હું હિંમત રાખીને કહીશ તો હું આ કામ શરૂ કરીશ રામજી પછી તો રામ મારા ઉપર કૃપા કરશે ને હનુમાનજી કહ્યું કે તું ખાલી નામ લે છે અને કામ નથી કરતો એટલે કૃપા નહીં કરે હવે તું જયારે કામ શરૂ કરશે ત્યારે તો સાફ સાંભળી લે કે કોઈ દિવસ કૃપા નહીં કરે મહારાજ કે સમજાતું નથી તમે કઈ રીતે બોલો છો નામ લીધા કર્યો કરીશ પછી કૃપાને કરે પછી તો કોઈ દિવસ નહીં કરે અને એ વખતે વિભીષણ ને આંખમાં આંસુ આવ્યા અને હનુમાનજી એ કર્યો કે રામ નામ અને રામ કામ બંને જે કરશે એના ઉપર હરિ કૃપા નહી કરે તો એના ઉપર પરમાત્મા પ્રેમ કરશે ઉપર શ્રી હરિ પ્રેમ વરસશે અને પ્રમાણ વિભી પ્રભુ કર sadana રા સમન્ જીવ ઉપર પ્રભુ પ્રેમ કરશે કૃપા છે તો પ્રેમ છે રામજીના સ્વભાવમાં કૃપા છે પણ રામજીને અત્યંત પ્રિય તો શું છે રામ કે जाने जाने जाने जाने जो जानी जानी ले जो राम तारा ऊपर प्रेम तरशे વિભીષણ ખૂબ જ પ્રસન્ન હું આપને એ કહેવા જઈ રહ્યો છું કે હરિનામ ખૂબ લઈએ પણ રામનું જો કામ નહીં કરીએ તો ઠીક નથી રામનું કામ જ કર્યા કરીએ અને જો હરિનામ નહીં લઈએ પ્રાર્થના નહીં હોય પ્રભુના કામની સાથે તો એ કામ અહંકારનું રૂપ ધારણ કરશે માણસને જળ બનાવી દેશે એટલે નામ અને કામનો સુભગ સમન્વય એ રાષ્ટ્રના યુવાન માટે દરેક વ્યક્તિ માટે અતિ આવશ્યક એ જ શંકરનું કાર્યાન્વિત રૂપ હનુમાનજી ભગવાન શંકર ના સ્વરૂપમાં રામ કાર્ય બીજ રૂપે પડ્યું છે હનુમાનજીના રૂપમાં कर्म प्रगट अभिव्यक्त अवतारेव स्मरण सती नो त्याग कर दीधेलो सत्या हजार वर्षो विद्या गोस्वामी जी लखे ીતે સહસ સકારી તજી સમ ક્રમ શિવ ચરિત્ર આપણે કાલે કહેતા હતા કથાના ક્રમમાં કે રામકથાના પહેલા ભૂમિકાના રૂપે પાત્રતાના રૂપે શિવ ચરિત્ર નું વર્ણન યાજ્ઞવલ્કજી રૂપ લીધું ત્યાગ કર્યો સત્યાસી વર્ષ સુધી તપસ્યામાં બેઠા અને સમાધિ પોતાની મેળાએ છોડી દીધી રામ રામ કૈલાસ પર બોલવા લાગ્યા ગોસ્વામીજી કહે રા શિવ સુરત રામ રામ રામ કૈલાસ પરથી રણકાર થયો સતીએ એ સાંભળ્યું જાણી ગયા કે જગત પતિ જાગ્યા મારા પતિ તો હવે નથી રહ્યા કારણ કે મારી સાથેનો સંબંધ તોડી નાખ્યો હજાર વર્ષ પછી સતી શિવજીના દર્શને આવ્યા છે પ્રણામ કર્યા વ્યાસગાદીએ ઘણી કહ્યું છે કે દુખ માણસની બુદ્ધિને વિશુદ્ધ કરે છે ગરમ પાણી તપેલી ને વધારે સાફ કરી નાખે ઠંડા પાણીથી વર્તન કરતા ગરમ પાણીથી ધોઈએ પાત્ર વધારે સ્વચ્છ થાય માણસ જ્યારે તપે છે કોઈને કોઈ કારણસર ત્યારે બુદ્ધિ વધારે પેની બને શુદ્ધ બને સત્યાસી વર્ષનો વિયોગ સતીની બુદ્ધિમાં જે એક અહંકાર હતો एक जे अहम मानता ना सत विमुख रह सती हम सन्मुख प्रणाम करे कारण दुखे ने, बुद्धि करे जाई। પ્રણામ કર્યા છે ડરતા ડરતા सनमुख जे सुधी विमुख ने एक कथा संभ मन लाग कहवाग परंतु बनु शिव कथा संभावे सती ने वक्त दक्ष महाराज ने त्या एक नोटो यज्ञ यज्ञ देवताओ देवताओं जवाब मा आकाश मार्गे निकल दक्ष एट शिवजी ससरा सती ना दक्ष महाराज ने प्रजापति नायक ने पदवी ब्रह्मा ब्रह्माए लायक जी आप दक्ष ने अहंकार आया अहंकार में यज्ञ नो आरंभ करो हेतु ए के शंकर नपमान कर એક વાર બ્રહ્મસભામાં દક્ષજી આવ્યા ત્યારે બધાએ ઉભા થઈને એને સન્માન આપ્યું પણ શંકર ભગવાન સ્વાભાવિક ધ્યાનમાં રહેતા એને ખબર નહીં કોણ આવ્યું ઈરાદો નહીં કે મારે એનું સન્માન ન કરવું પણ ભજનમાં હતા એટલે ખબર ન પડી એમાં દક્ષ ખોટું લાગ્યું ત્યાં બધા દેવતાઓ ઉભા થયા અને આ શંકર ઉભો ન થાય સન્માનની ભૂખ સંતોએ એમ કહ્યું કે સન્માનની જેને ભૂખ હોય એને આવું જ દેખાય સન્માન ભૂખ્યો માણસ કોઈ સભામાં જાય તો ઉભા કેટલા થઈ ગયા દેખાય પણ બેઠા ભજના ઉભા થયા તો શું બગડી ગયું પણ દક્ષ માં મનમાં ચોટ લાગી અને પછી પુરાણોમાં તો બહુ છે અપમાનિત શબ્દો બોલ્યા છે મરકટ જેમ બેઠો છે વાંદરા જેમ બેઠો છે ને આમ તેમ મોટો જોગી છે બોલ્યા છે આ જગત માં એવો કોઈ જન્મ નથી કઉ અસ જન્મ એવું જગમાહી પ્રભુતા મળે ને મદ ના આવે એ તો હરિની અનંત કૃપા હોય તો જ બાકી મુશ્કેલ છે પ્રભુતાની જગ્યા જો પ્રભુ મળે તો બચાય પદની જગ્યા એ જો પાદુકા મળે તો બચાય બાકી તો અહંકાર મારે છે આ અહંકાર હેતુ એટલો જ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અપમાન કરવું દેખાડી દઉં એની સભામાં મારું અપમાન થયું હતું હું પણ કઈક કરી શકું છું સતી પોતાની દીકરી શંકર પોતાના જમાય પણ જમાય અપમાન કરવાનો નિર્ણય કર્યો તમામ દેવતાઓને આમંત્રણો આપ્યા અને બધા જ દેવતાઓ વિમાનો શણગારી પોતે તૈયાર થઈ દક્ષિણા યજ્ઞ જવા લાગ્યા હવે આટલું મોટું આકાશ છે ગમે ત્યાંથી વિમાન જઈ શકત કોઈ સરહદ ભંગનો તે દિવસે કઈ પ્રશ્ન નહોતો આકાશી સરહદનો ગમે ત્યાંથી દેવતાઓ જઈ શકે પણ આ દેવતાઓ જાણી જોઈને કૈલાસ ઉપરથી બધા નીકળ્યા હવે ત્યાં કથા ચાલતી હતી એમાં વિઘ્ન કરવા નીકળ્યા કારણ કે દેવતાઓ બહુ સ્વાર્થી છે ભગવાન કથા કહે ત્યાં કૈલાસ પરથી શું કામ એટલા માટે કે શંકરને બતાવવા માટે કે તમારા સસરાને ત્યાં પ્રસંગ છે ને તમને આમંત્રણ નથી એને અમે બધા જઈએ છીએ આ માનવ પ્રકૃતિ દેવતાઓ કઈ બહુ વખાણવા જેવું નથી મને તો દેવતાઓ સાથે અંગત રીતે ફાવતું જ નથી મારે તો એક જ દેવતાઓ આપણી ભાષામાં કહીએ તો ઉડાડિયા પરીક્ષિત આવ્યો ભાગવત ની મંડાણ થયા યમ પ્રવ્રજ મન પે તમ પેત કૃત્ર એમાં દેવતાઓ અમૃત નો ઘણો ભાગવત ની કથા આપ જાણો છો કરવા આવ્યા કીધું પરીક્ષિત કીધું કે આ અમૃત લઈ લો કથા અમને આપી પણ આ કથા અમે અમૃત આપી દઈએ તમને કથા ન મળે તમે સુર સ્વાર્થી છો સ્વકાર્યુશલ છો તમે આમ કઈ સુખદેવજી આલોચના તમે સ્વાર્થી લોકો તમને કથાનો અધિકાર નથી અમારી ગંગા સતી પણ કહે कुपात्रनी आद वस्तु समझी नहीं रही चू मरने અભી મે ધન ઢનો ભલે ભૂ કૃપા કે વસ્તુ સમ દેવતાઓની મુશ્કેલી કરવી છે સ્વકાર્યુશલ છો તમે સ્વાર્થી છો દેવતાઓમાં ઈર્ષા દેખાય દેવતાઓ દ્વેષ કરે વેદોમાં જયારે ઇન્દ્ર આદિ દેવતાઓના અર્થો જયારે ઈશ્વર પરખ છે ત્યારે આ દોષ નહીં આવે અને એક વખત આવ્યો ત્યારે એનો પરમ એનો અર્થ ઈશ્વર પર જયારે એને દેવતાઓના રૂપમાં જુદા જુદા સ્થાન ના રૂપમાં જયારે પુરાણકારો મૂકે છે ત્યારે એ દેવતાઓ પણ ઈર્ષા કરે છે સ્પર્ધાઓ કરે છે છલ કપટ કરે છે શું નથી કરતા દેવતાઓ વિમાન લઈ લઈ કૈલાસ ઉપર થી નીકળ્યા શિવજીને બતાવવા માટે દેખાડવા માટે વર્ષ દિવસથી બોલતા ન હોય પછી એને ઘરે પ્રસંગ હોય એટલે આપણને તો આમંત્રણ આપે નહીં પણ આપણા પાડોશીઓને ખાસ આપે નહી પાડોશીઓની સાથે એને કઈ સંબંધી ન હોય પણ તોય આપે અને પાછા પાડોશીઓ એવા હોય કે એના સગાને ઘરે જાય ત્યારે તૈયાર ના થાય એટલા આપણા સગા ને ઘરે જાય ત્યારે તૈયાર થાય અને જાય એનો વાંધો નહીં પણ પાછા આપણા દરવાજા પાસેથી નીકળે ને આપણને કહેતા જાય કે તમે કોઈ નથી આવતા અમે આવતા હોત તો તમે જાવતા ન હોત અમે નથી આવતા ને એટલે તમે જાવતા છે પણ આ માનવ પ્રકૃતિ છે બાપ દેવતાઓ પણ અને આપણે આલોચના કરીએ એમ નહીં સ્વયં દેવતા પોતે કરે છે પોતાની જાતની આલોચના દેવ શરીર હરે ભગતી मीजी कहे आ देवताओ स्वार्थी है आ रीते नीया सती नु ध्यान कथा मे विम ग कथा में विक्षेप शिवजी ने प्रश्न पूछो महाराज आ विम क्या जाए હવે હવે તો આખું કથાનું રૂપ બદલ્યું લોકોની સમજણ લોકો એટલે કે સમજણ એટલે પહેલા હતી નહીં એવું કઈ નહીં પણ હવે લોકો આમ બહુ જ બૌદ્ધિક ઢંગથી સમજતા થયા નહી પહેલા કથાઓ થતી તો એમ જ થતું હતું ને કે ભાઈ કથા થાય ને પછી વિમાન આવે અને મુક્તિ થઈ કથા સાંભળનારાઓનું ધ્યાન લગભગ વિમાનમાં જ રહેતું હવે સારું થયું લોકો મારી વ્યાસ દાદી કીધા કરે કે આ તો સારું છે હવે વિમાન આવતું નથી પણ હવે આ કથા થાય અને કદાચ પૂર્ણાહુતિ દિવસે વિમાન આવે સેવન મેગાટોપ જે છેલ્લું નીકળ્યું છે મેગાટોપ રાજકોટમાં પૂર્ણવુતિ પૂર્ણવુતિ થાય આપણે અને ત્યારે માની લો આવું કઈ થવાનું નથી ચિંતા કરવાની જરૂર નથી પણ કદાચ ભગવાનને એમ ઈચ્છા થઈ જાય કે નહીં નહીં નહીં નહીં રાજકોટ વાળા એ કથા સાંભળી છે હવે તો આને બધાને સીધા તે ભગવાન હોય પણ વિમાન કદાચ આવે હજી ઘણી જગ્યા છે ખાલી એમાં ક્યાંક વિમાન ઉતરે અને અંદર થી ધારી ચાર ચાર હાથ લઈ અને આમ થી આમ આમ એક હાથમાં આમ પહેરી અને બધા પાર્ષદો નીચે ઉતરે કોણ કથાકાર છે ભગવાન નો હુકમ છે તમે કથા કહી તમે સાંભળી અને તમને સીધા અહીં સ્વર્ગ માં લઈ જવાનું તો કેટલા જણા જાય નામ લખવાનું છે કરો હવે બોલવાનું મારે છે ધન્યવાદ પ્રભુ કે મારે આવવું નથી કારણ કે હજી ઘણી કથાઓ કરવાનું બાકી છે આપણે ઉતાવળ ક્યાં છે ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબત ના પોટલા ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબત ના પોટલા એટલે તમારું મને ભરોસો નહી ભાઈ તમે અત્યારે રંગમાં છો તમે કહી દો કે નહીં આપડે તો જવું જ છે તો એ તો ચાર પાંચ ફેરા કરી નાખે એને શું વાંધો કોણ જાય કોની તૈયારી કથા વિમાન માટે નથી કથા પુણ્ય માટે નથી કથા તો જીવતર ને કરવા માટે વર્તમાન જીવન મારું તમારું અજવાળામાં આવી જાય એટલા માટે કથા બાકી પુણ્ય પાપ એવા એવા ટૂંકા અર્થ માટે કથા જેવા વિશાળ સાધન અર્થ નતા આ તો કેટલું મોટું સાધન છે આનો આનો અર્થ નાનકડું પુણ્ય મળી જાય નહીં પાપ બંને નું સમાપન કરી નાખે મારી તમારી કોરી પાટી કરી નાખે પુણ્ય પણ જાય પાપ પણ જાય પુણ્યમ પાપ સદા શિવકરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મો ભગવત કથા નું પરિણામ તો વર્તમાન જીવન છે કેટલા એના સ્વભાવ બદલી નાખે મારે એક વડીલ હતા એ બધાને બહુ તોફાની મગજ હતો વડીલ નો હવે નથી પકડી ને ક્યા કે ભાઈ રેવા દ આ કથા સાંભળી સાંભળીને મોરા નીકળી ગયા ને તું ગલુડ્યું કથા વર્તમાન જીવનને વિશુદ્ધ કરે યા પે રુદ્ર શિવા